જાણકાર જોડે બની ગયો તો આપણને સરકાર ની જરૂર છે બધું શું નામ છે તમારું કાંતિલાલ દેસાઈ કાંતિલાલ દેસાઈ સારી રીતે જાણે જ્ઞાની નથી કે એવું નથી હું તમને એમ હેરાન કરવા નથી માંગતા ખરેખર તમે એમ છો કે તમે ખરે કાલી નામ જ છો કાંતિલામ છે એટલા માટે તો આવ્યા છીએ કાલે આવજો ચોક્કસ આજે આ તપાસ કરવાનો જે દિવસ હોય છે ને એ ઘણો મહત્વ નો ગણાય છે સ્વરૂપ નું રિયલાઈઝ કરવાનું છે જેમાં આપડા લોકો દિવાળી દિવસે કેવા દાયા થઈ જાય છે દિવાળી દિવસે દાયા નઈ થઈ અને કાકા ઝઘડો હોય તો શું કે જો આજ કાકા તો જે બોલીશ નઈ હા પગે લાગજે કેવા દાયા થઈ જાય મહત્વ નો દિવસ કહેવાય અનંત નામ નિક્ષેપ પછી આ થાપના નિક્ષેપ મૂર્તિ એ દેખાય પછી દ્રવ્ય નિક્ષેપ દરિય નિક્ષેપ એટલે જે ભરેલો માલ જૈન હોય તે જૈન માલ ભરેલો હોય તે પ્રતિકમણ સામાયિક એવું કર્યા કરતો હોય વૈષ્ણવ સાથે વળી મૂર્તિને નવળાઈ નવળાઈ કરતો હોય ધોળાઈ ધોળાઈ કરતો જ્યારે જે માલ ભરેલો હોય નીકળ્યા કરે જૈન જૈન પૂતગલમાં હોય વૈષ્ણવ વૈષ્ણવ પૂતગલમાં હોય બોલે એ પૂતગલનો જ્યારે એ પૂતગલ ત્યારે એને બિલકુલ ખલાસ થઈ જશે બંધનમાંથી રહી થશો ત્યારે ઉકેલાવશે ભૂતગલ હશે તો નવા પૂતગલ ઊભું થાય છે જૂનું થશે ધીરે ધીરે હશે અને નવું બંધ થાય છે નવો બંધ પડે છે આપણે કે તમને નવો બંધ પડે છે એ ભાષા સમજ્યા નથી નવો બંધ પડે તમને નવા કર્મ ઉત્પન્ન થાય છે એમ પૂછે છે લોકો કેમ ભોગવીએ છીએ કરોગવી શું બંધન કરો પડે સંસાર માં રહીને એ તો પડતો જ જાય છે એવું સંસાર કોને ગો છો સંસાર ની વ્યાખ્યા થી છે મને સમજાવશો તમે તમારી ભાષા પર સંસાર ગો છો નથી પ્રકાર ના જીવ કયા ભગવાન અને એક અસંસારી અસંસારી સિદ્ધ ગતિ ના અને સંસારમાં બધા બધા સંસારી કેવાય તમે કોને સંસારી બહાર છે કહો છો જેને બૌ ધર્મ આત્મી ને ઓળખ્યો હોય તે સાથે સંસારી ના કેવાય ને પણ એ વાત બઉ હોય બાકી આ સંસારમાં જે ત્યાગીઓ છે ગ્રહસ્થિયો છે એ બધા જ સંસારી છે શું છે જ્યાં કસાય છે ત્યાં સંસાર છે શું છે ત્યાં લોસારી પતિ ત્યાગી હો કે ગ્રહસ્થિ હો અરે ક્રોધ માન માંથી સંસારી હો કે ત્યાગી હોય ભગવાન ને ક્યાં માં નથી એ સંસારી કેવાય સાચું જ્ઞાન તે રસ્તા તમને ભેગા થયા એક રસ્તા ઉપર બઉ સરસ દુકાનો દુકાનો સરસ જોવા લાયક છે અને બીજા રસ્તા ઉપર નિર્જન છે નિર્જન છે કોઈ કે છે કે ભાઈ તમને જવું હોય તો રસ્તે જાઓ અને બીજી જગ્યાએ રસ્તો પકડવો પડે નિર્ધન રસ્તો તમે ગમે એટલું પેલું ગમતું હોય છોડી દેવું પડે એટલે જ્ઞાન જ્ઞાન હંમેશા બધું છોડાય દેશે સમજો ને અહંકાર કરેલો ત્યાગ એ આપણને મદદ કરે બોજો ઓછો લાગે સમજો ને પણ તે પોતે કરતા છે જ નહીં કોઈ જીવ આ તો ઇગોઝમ કરે છે કે મેગ્યું એ ત્યાગ કરે છે કર્મનો ઉદય કરાવી કર્મ ઉદય સાધુ કે જુઓ મેં ત્યાગ કર્યો એ ઇગોઇઝમ કેવાય છે શું કેવાય એવું સમજ માં આવે છે એટલે ભગવાને કહ્યું કે તું કર્મ ઉદય થી ત્યાગ કરું છું ઉપર થી તું અહંકાર કરું છું તો તને ગળામાં ફાંસી નો બંધ થઈ છે સમજમાં આવે છે આ બધું કરના ઉદય થી થઈ રહ્યું છે તમે આવ્યા છો તે કરના ઉદયથી હું આવ્યો છું તે કરના ઉદયથી સમજ પડે ને ઉદય પ્રમાણે આ મનુષ્યો ફર્યા કરે જીવ માત્ર ઉદય પ્રમાણે ફર્યા કરે આ સૂર્યનારાયણે ઉદય પ્રમાણે ફર્યા કરે સમજ પડે બધું ઉદય પ્રમાણે ફર્યા કરે ફક્ત પોતે કોણ છું એવું જાણે ત્યારથી એને અબંધ દશા ઉત્પન્ન થાય શું થાય અબંધ દશા ઉત્પન્ન દરો ના થયો હોય સાયકલી ને દોડ દોડ કરે તો રાતે આપડે પૂછીએ કે હવે આપડે આઠ વાગે તો બે કર્મો ખીચો ખીચ ભરી લાયો છે એટલે હું તમને કહું કે આમ કરજો એટલે કૃપા ઉતારો કરાવીશ ની દાદા ભગવાન આ દેખાય છે નહી આ દેખાય છે એ એમ પટેલ છે કોણ છે એમ પટેલ એમ પટેલ ભાદ્રના પટેલ છે મહી દાદા ભગવાન પ્રગટ થઈ ગયેલા છે આપડા લોકો કેવું લાયા પછી શું કે છે અરે પછી ઘઉં વીણી નાખો એમ કે આપડે શું કરવું જોઈએ સાફસુ કચો કાઢી નાખવાનો કચો કાઢી નાખવાનો ના એટલે મહેથી કાંકડા ને વીણી લઈએ એટલે ઘઉં રે તો ક્વારા વીણી નાખવાના ઘઉં ને ક્વાકરા પડે પેલું ઓળખતો ના હોય શું કરવું પડે કરવું પડે એટલે ખબર પડવી જોઈએ અણસમજણ થી માર ખાય છે અજ્ઞાનતા ઘોર માર ખાઈ રહ્યા છે આધી વ્યાધી જો તાપ તાપ તાપ મનુષ્યો ભટક ભટક ભટક ભટક કરે છે ધર્મ એને જૈન ધર્મ કે આત ધ્યાન રૌદ બંધ થઇ જાય ત્યાં ક્લેશ કંકાસ હોય નહી પણ આર્થ ધ્યાન રૌદ કારખાનો કર્યો અને ગોડાઉન ભરે છે વેચી જુ પણ ખે એટલે એ જ્ઞાન એટલું જ અટકાવે છે જ્ઞાન શેનું જ્ઞાન કે પોતે પોતાનું જ્ઞાન પોતે કોણ છું ત્યાં જ્ઞાન નહિ હોવાથી આ બધા દુઃખો ઉત્પન્ન થયા છે પોતે પોતાનું જ્ઞાન નહીં હોવાથી પોતાનું અસ્તિત્વનું ભાન છે કે હું છું એ તો જીવ માત્ર વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું એવું વસ્તુત્વ ભાન નથી જો વસ્તુત્વનું ભાન જ્ઞાની આધારે થાય તો પૂર્ણત્વ થઈ જાય પૂર્ણત્વ આ સંસારમાં દરેક માણસ તમે પોતાના શરીરના માલિક તરીકે જુઓ તમે જુઓ જુઓ પોતાના શરીર ને માલિક હોય ને કે ના હોય શરીર ના માલિક ના હોય એવા જ્ઞાની પુરુષ વર્ષથી આ શરીર ના માલિક થયા નથી આ એમ પટેલ થી અમારા પાડોશી છે ફર્સ્ટ નેબર આ વાણી માલિક થયા નથી એટલે અમે કહીએ છીએ કે આ તે આપે કરશે નહીં તો વાણી ના માલિક હોય તે તો શું કે કાંતિરાલ ભાઈ મેં તમને કેવી સરસ વાત કરી કેવું જ્ઞાન કહ્યું માલિક અમે નથી આ તો હા એની પર અમે ધ્યાન રાખીએ છીએ અમે જ્ઞાતા દર્શતા જ્યાં જે ક્યાં ભૂલ થઈ ક્યાં એ મુશ્કેલ છે મિસ્ટેક છે બધું અમને લક્ષમાં રહે સમજ ને કે જ્ઞાની વાણી સાદવાદ હોય કેવી હોય કોઈ ધર્મને કિંચિત માત્ર એ ના કરે કોઈ નું પ્રમાણ ન દુભાય એ વાણી હોય તમને સાંભળેલી ખરી કોઈ જગ્યાએ આમ તો ખાસ સાંભળ્યું રંગ ચડાવે એ બધી પક્ષપાતી વાણી આપણે મત રંગ ચડાવે બધી પક્ષ માંથી ગત છે કે મત છે તે સદ વ્યવહારમાં નથી એમ કહ્યું શું કહ્યું સદ વ્યવહાર માં નથી એમ કહ્યું કે એ લોકો જે કલ્પના બધા મત ચાલ્યા છે વિતરાગમાં મત રહ્યો તમને વિતરાગમાં મત પસંદ છે કે મતવાદીઓ નો પસંદ છે વિતરાગ મતનું સેવન કરે જ્યાં જઈએ તો દિગમ્બર ના દેખા જઈએ તો નમો વિતરાગાયબરના જઈએ તો નમો વિતરાગાય વિતરાગ ને નમસ્કાર કરીયે તો કોઈ જાતિ હરકત આવે પક્ષપાત હોતો નથી હો આગળ પૂછ્યો બધા જેને બધા પૂછવા દરેક પૂછવાથી ખુલાસા થાય આનો ઉકેલ આવે આપ સમજવા જ્ઞાની પુરુષ બન્યા ને કદી એક તાઇન દાડા જો એમના પેટા દાળમાં રહી અને જો એમના કહ્યા પ્રમાણે એમના રાજી બાપુ રે તો આ સંસારની ચિંતા ઉપાધિઓ છૂટી જાય અને સંસાર સંસાર ચાલ્યા કરે પાછળ તમારો વેપાર રોજગાર છોડીઓ બોડીઓ છોકરા પહેરાવાનો અહીં તમારે છોડિયો છોડિયો છોકરા પહેરવા તમે નાખી જાઓ તેથી મોક્ષ થાય કરો નાસી જઈએ માગતા વાળા મૂકીને નાશી ના એક માણસ રાજી થાય તેના આશીર્વાદ આપે તો તું ત્યાગ લેજે શું કહ્યું અને ઘર ના માણસો કંટાળે ને તારા જે દુખી થતા હોય તારો આશ્રય હોય તો તારો આશ્રય હોય ને તું થોડી ને જતો રહીશ તો મહા દુઃખદાય રાજી ખુશી દીક્ષા હોય અનંત અવતાર સાધુપણા કર્યા દિગંબરી વ્રત કર્યા બધું કર્યું શું ના કર્યું કોણ છે એટલું જ ના ગણાય શું બોલ્યા છે તમને કબૂલ છે તમે હું અનંત દોષ નું ભાજન છો એવું બોલજો હવે આનંદોષ જયા પછી દીઠા નહીએ કોણ ભાઈ પોતાના દોષ દેખાય છે તમને એજ ગોતવાની જરૂર છે એ એજ ગોતવાની જરૂર છે માણસ એજ ગોતવાની જરૂર છે માણસ હે પોતાનો દોષ ઉપરની જરૂર છે પોતાનો દોષ ગોતવાની જરૂરત છે કે છે હા સે જાતી નથી દેખ તમે એજ ગોતવાની જરૂર છે એ એજ ગોતવાની જરૂર છે માણસ એજ ગોતવાની જરૂર છે માણસ હે પોતાનો દોષ ઉપરની જરૂર છે પોતાનો દોષ ગોતવાની જરૂરત છે કે છે હા સે જાતી નથી દેખાતા એ એક જ છે કે આપણે આપણા સંસારમાંટકવાએ પડ્યા છે નારે પોતે જ પોતે છે પાછો છે પણ વકીલ ઉભો કર્યો છે પોતે જ વકીલ થાય પાછું પોતે વકીલ થાય શું થાય તમે નિર્દોષ થાવ તમે તારે સાથે પોતાના સ્વરૂપ માં આવી ગયા કહેવાય આપણે હવે ક્યારે પત્તો પડે અનંત અવતારથી બટે કરીએ છીએ દોસ્તો વધતા જ કરે જ્ઞાની પુરુષ ની કૃપાથી આમ કૃપા એમના હાથ થી કારણ કે પોતે મોક્ષ દાતા છે મોક્ષ નું દાન આપવાની કોણું નામ કેવાય કે જેને આ જગત માં કોઈ પણ પ્રકારની ભીખ ના હોય તમે હાવ આખા જગત નું સોનું આપો એમને જરૂર ના હોય આખા જગત ના વિષયો તમે વિષય ને વિચાર જ ના હોય એમને એટલે વિષયની ભીખ ના હોય લક્ષ્મીની ભીખ ના હોય એ તો આપણા ઘણા આચાર્યો સાધુઓ છે જયારે વિષયની લક્ષ્મીની ભીખ નથી એવા મોટા મહાન મહાન આચાર્યો તારે કીર્તિની ભીખ હોય છે શું હોય છે માનની ભીખ હોય છે કીર્તિની ભીખ હોય છે ભીખ ભીખ ને ભીગત છે ત્યાં સુધી જ્ઞાનીપણું પ્રાપ્ત થાય કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય નિરીક્ષક દશા હોય ત્યારે જ્ઞાની પક્ષ આપે એમ એમ થાય એવું નથી આપ વાંદરો આવે છે ને ત્યાં ત્યાં ગમે ત્યાં ચેડા લઈ લઈને પણ એમનો નિર્વાહ કર્યા કરે બારગામ જતા લોક પ્રતિવું લોક દ્રષ્ટિ છે આ નિર્વાહ હારણ કર્યો નિર્વાહ તો જવા હોય તો એને મળી જ રહે મહાન સિદ્ધિ લઈને આવે છે મનુષ્ય ને તો મહાન સિદ્ધિ છે હરેક ચીજ મળી આવે પણ આ લોભ ને લીધે આ ભટાયક ભટાયક ભટાયક ભટ સંતોષ હોય તો દુઃખ સેનું છે સંતોષ હોય તો દુખ સનું છે ના ના સંતોષ ની વાત નહિ અહીં બધી કમાવા આવ્યા તા કમાઈને એમ નહી કહેતા મારી પણ હવે પાંચ વર્ષ થઈ ગયા છે દાદા મારી કોઈ જરૂરિયાત નથી એવું કોઈ બન્યો કેનાર બન્યો કેટલા ધોળાજી ના મળે કેટલા પચાસ લાખ થી વધારે શું વાત કવિ સાહેબ ક્યાં છે સંસ્થા નું સર્વે બનવાયું છે જ કાઢ્યું છે નેપાલ નો સર્વે કાઢો છે પણ સંસ્થા નું સર્વૈયું કયા ખાતામાં ખોટ છે કયામાં નફો છે જ જે મેસારમાં તમને કંટાળો આવે તો થાય તમે કારણ કે તમે સરવાયવળો નહી આવે બઉ નથી કાઢ્યું નઈ નથી કાઢ્યું કાઢજો સંસાર પોપા ભાઈ રાખતા લઉં આપડે અને તે આ રાજ કઈ એવું નથી વિતરાગો મત કે તો આયા તારો હિસાબ કરીશી મને જેટલો વખત યાદ કરીશ એટલો વખત ગેરંટી આપી તન શાંતિ રહેશે કે છે પણ મને ભૂલીસ તો માર શું નામ છે આપનું સુની એવું છે આ જે તમે ચુનીલાલ કહો છો ને તમે પોતે નામ છે નાનામી નો અર્થ નામ પર જે વેપાર કર્યા તે કુદરતી જપ્તી માં ગયા આવે બેંક બેલેન્સ બેલેન્સ બધું કુદરતી જપ્તી માં ગયા હવે તમારી સાથે ના આવ્યા ક દુનિયાદારી જેમ જ છે કે સાથે કોઈ સાથે પૈસા ભેગા કર્યા હોય પછી ગુચો બાપ લઈ જાય એવું બને કે ના બને છોકરા ને મોટો રાજનો બગલો વધી ગુચો લઈ ને પોતે જાય અને પાછો તમે બળત થઈને ખેડૂત ને તમે પાછું કઈક હિસાબ તો આ વિતરાગોના ભિન્ન ભિન્ન પંથ પડી ગયા એટલે ઉપર નક્કરતા રહી છે અને અંદર બધું સોનું લીધું શું થયું અંદર કરીને સોનું લીધું પોલ વેપાર કરો ઇકરતા ઈચ્છીત બધા નક્કરતા નું પણ થતું નથી નક્કરતા નો વેપાર એક ફરજ હશે તો કામ થઈ જશે અને પૈસા પૈસા ના હોય તો સમજવાય ને એટલે તમારે કઈ દુખો હોય તો મને કેવું કે દાદા આટલો દુઃખ મને છે તો હું તમને સોંપી દઉં છું હું લઈ લઉં તમારે તે કઈ જશે તમારો વિશ્વાસ તૂટી જાય ખરો હું દુનિયાનો દુઃખો લેવા આવ્યો છું તમારો સુખ તમારી પાસે રવા દોડ એમાં તમને વાંધો ખરો તમારે જે પૈસા આપે તો મારે પૈસા ને શું કરવાના હું દુઃખ લેવા આવ્યો છું ને તમે તમારે પૈસા આપી દો મને એ તમારું કામ લાગે પે ચા પાણી પીવા નાસ્તો કરવા માટે